ચારખો વચનોખો પૃથ્વી આકાશ સત વચન દાસ તો ગુરુથી હરિજનો સંગ પ્યાલો પિયો ત મારે મુંબઈ માં એક છે માજા ને સ્ત્રીને એમ કે ફલાણી ઘડિયાળ હું આટલા વાગે આવું છું એટલે બોલો આખો દેવી ઉભી રહેવું ભાઈ એની ઘરવાળી દેવી બેન છે એને કે તું સેન્ટ્રલ છે ને એની ઘડિયાળ હું આવું છું બાર વાગે થાકી નાખીને ઘરે આવે તો એ ઘરે જ ભજન છે વાંધો નઈ શબ્દ છે હા ઉનાળા બાજુ સ્વાની કુંડલ અને જેટા ધાર્યો અંગ્રે pakda Come on. ભભભભ ભભભભ रहो भजन